જો કે નેરો પાવર જો નામે મળો ઓકે એ પાવર નો એફિશિયન્ટ ઓકે વિદ્યા સાહેબ બદન સાહેન શીખોળ જો મત વિધાઉટ માય માસ્ટર રૂબેલા ભાઈ કે છે જો હું બધાને ફાવી ગયો છું આજે ગુરુવાર ચોપડું ભાવે તમે મોરું દાદાજી આ મસાલા વાળા ચોપડા બનતા જ હોય છે અને બધા નામ પાડીશ મનરબા ચોપડા પચીસ એક તો અને એ બધા બેકાઈ સવારવાઈ બેકાઈ પછી એસ બેતાન પછી પંજાબી બબઈ બડવાડા સ્કૂલમાં લઈ જાય એને આટવાડેમાં રોટ ખાધી આપડા જે સ્ટોરી છે અમારે મમ્મી આવે છે ને તો મમ્મી નું કામ જ સવારે તો 40 40 બનાય છે પછી થપિયો બધી મમ્મી ઓ સવારા ચાલુ થઈ જ ગયા હોય ગરમ ગરમ તમારી જ વાત ચાલતી બાગે છે હું ન્યુઝીલેન્ડ છું તો ચોપડા બનાવું છું ને કેટલા કીધા સવાર માં વીસ બની જાય પચીસ મોનિકા બોર્ટલ અને બંને છોકરીઓ પણ આવ્યા હતા ત્રણ ચાર વીક સાત વર્ષ પછી સ્વિમિંગ પુલ ત્યારે કોમ્યુનિટી નો બાજુ સાડેસો સાડત્રીસો છોતેર ઘરો આખા એનો સ્વિમિંગ પુલ દાદાજી ઓલિમ્પિક સાઇઝ નો છે એટલો મોટો એલ શેપ નો અને કાંતિયાના નયા મહેન્દ્ર રાંદંદ આ છે ને કાંતિયા એટલે જો ગુડ સ્વીમર ઓન્લી લેક ગેટ તો તો બચે ઓર કે ત્યાં સામે સાતે આલો પર તો કમારે આવો છે તો તેવા સ્વીમર કરવા માડ્યા બેટિંગ હસન મોસ વેર ગુડ ઓકે તો કે મોટો બહુ મને એવોર્ડ્સ મળેલા છે નાનકડા બહુ બતસ ઓર દન મરેલા પર આ છે મતલબ આ કરી છે દુષ્યંતેમા બેન આવ્યા હતા એમના ઘરે થી ખાસ માટે આ સિરિયલ ચેવડો કરેલ સિરિયલ નો ચેવડો લઈએ બીજા કોઈ વળ આવે નઈ શું આથી નમન કરશે કેમેરા ની ના જવા આપો ત્યાં સુધી બીજી વાત આપજો બીજી વાત હા ઓકે બજે હું ચા મોકળો બળી ગઈ પાણી ભંડે થઈ ગઈ બરાબર છે બરાબર છે અંદર ઠંડી પાણી નથી ગરમ જ છે ના ગરમ રાખી દે એટલે તો હું જાઉં છું કોલ્ટી પી ઉશ તને જે વસ્તુ મારે કહેવા છે આ નાસ્તો કરો જ ને બોલી કરું પછી ના પછી પછી પછી 2 વાગ્યા સુધી તો લાઈ તો પટકા દો પછી તમારા મગજ આપ ખબર પડે હું એટલે એટલે મને ખબર પડે છે અરે વાટ કે પોંચે ત્યાં આની દાદી મને જ તમને બહુ ભાવે લાદી એ ગુડ આઈડિયા છે પ્રોટીન કાર્બોહેડ્રેટ અને ફેટ રાઈટ ક્વોલિટી ઓફ ફેટ બસ તો એટ ટાઈમ તમને સીધું સીધું મળી જાય અને સ્મોલ થિંગ Big થિંગ ઇન સ્મોલ પેકેજ બસ કે ખાતા તો હિસ્ટરી પછી કહીશું બે વરસ પહેલાની વાત દાદાને કુછ જો ખાવ તો લાગુ ને ગર્ણો રા પેણા બેણા ગર્ણો છે ગર્ણો તામો કે રામાયું હી મારે અમારા છોકરાઓનો પ્રસાદ બારનો નથી ઘરું અમાર કોઈ આ ફામી નાંજો હા હમ હા જો તમારૈ કે લોફ ટેમર આખો ઓળપ મગદસેને હવેુંું દે પાકું જાણતો એ આપ્યું જેને ત્યાં જુડ ન્યુઝ દાદાજી અમે અહીંયા તો પણ રંજન બેન દિવાળી મીઠું ઓછું મસા બ્લડ પ્રેશર વાળો મતલબ ઓર પહેલા કે ને બધા રોગને એક જ દવા મસાલા મસાલા મસાલા થોડો ઓછો થઈ જશે બટા મસાલો અમ પકતો પડે ને અમ મૂમેન્ટ કરવી જ પડે એટલે બરાબર ઠીક છે તારો રેડીયા ભૂખાળે નહિ આવડ નઈ ને અમ હા આઈ છે બોલશ અમાણા નથી આવો બોલવા નઈ હેમતો કી નો દે જલ કામ કરવા દેવો એનો કાલે વિડિયો તમને બતાવવાનો વિચાર છે કે વિદ્યામાં મહારાષ્ટ્ર કોસળી એટલે બની ગયો એ બહુ જોજોને કરું હા બાલ ચાલો વિદિતો સે પુદ્ર બુદુકા કરે નહી યંગ શનેલો કોઈ કે 2000 રાજી એને ઇન્સ્ટ્રક્શન કોપાજી બેસા આખા અમેરિકામાં નાના માના નો થર્ડ ડિગ્રી બ્લેક થયો અત્યારે એટલે એ છે છોકરાઓ અને પેરેન્ટ સરખું રહેતું હોય પણ પેરેન્ટને જવું પડે બે ના જવું પડે એ બહુ સરસ એટલે એ તો બરોબર છે અને એમના માસ્ટર્સ જે છે બધા માસ્ટર્સના એની એટલી બધી કેર કરે છે અને યુ નો એને ટ્રેનિંગ આપવા માટે અને એના જે કહીએ એના ડાઉ પેચ બધા જે કહીએ એના ફોર્મ કહેવાય છે આજના જે પાંચ બારીઓ મૂકી છે જેટલી વાતો કરો કરો ના ઊંઘ હોય તો સાચી વાત બરાબર શરીર નું સાંસ તો સાહેબ બઉ છે આપના બે નું જીવન જોઈ એટલે મંદરબા ને ને આપના બે નું ડિલિંગ જોઈ ને અમને લોકો ને જેટલો ફાયદો થયો છે ને આખા સંઘ ને એટલી ખુશ થઈ ગઈ બાકી લીધા દિલીપભાઈ દિવ્યા ની હા અમારે આફ્રિકા જવાનું થયું હતું આપડા દિલીપ છે મહિનો દોઢ મહિનો તો કયા દોઢ મહિના જોયા જ ખરા છે આવું જોયું હમણાં એક કશું જ નહી કે બીજી ક્ષણે આપની મેમરીમાં વિષય કશું હોતું નથી અને પ્રેઝન્ટમાં જીવવાનું જે મૂર્તિ હોય ત્યારે જ આ બધું સહજતા દેખાય ಏನು ಏನ ಮೊಟ್ಟಾ ಮೊಡಲ್ಲ ದಾದಾಜಿ ಅಜ್ಜಾ ಆ ಬದು ಬರ್ಸು ಚೆ ಹಾ ಜಿಪ್ತಿ ಬದಿ ಮುಕ್ತಿ ಲಬಜಾಪೆಸ ಲಾಪರ್ನೆ એટલે असर ತಮೆ ಕಯೂ ಕಾದೈತಿ ಮುಕ್ತಿ ನಿ ರೇ ಶಬಚ ಆ असर ತಿ ಮುಕ್ತಿ ಕಿವಿತಿ رہಾಯ್ ಕے आपले असर ನಿಯ असरನಾ ಕರೀಯ್ ಆ ಕಮಸೇಸ ಮೇರಕ್ಕೆ ಕಮಸೇಸ ತಾಮ್ನೆ ಕೊ ಆಡ್ಲಿ ಸಲಸ ರಜುವಾತ್ ಚೇ ಎಟ್ಲೆ पसर ने ने <laughs> <laughs> इतने कहीं कहीं करवा तो अच्छा <laughs> भाग छे लगनी લાગણી ખોટી નથી માણસ છે આ તકલીફ છે વસ થઈ જાય છે વસ થાય એટલે પછી ચાલુ થઇ જાય અમેરિકા તોફા ને હોય ને તો ઘરમાં સમજુ આય તકે સાલ પડો બધા એને મે તો સમજી જશે એ તો એને ઇસપર થાકીને સમજી જાય દીમે તે બધું કામ તો ભઈ યુઝ થાય કે નહી થાકીને તમને અનુભવ થાય હતા एवरी હાઉસ હાઉસ સ્ટોરી બળતે બળતે બળતે નાલા સ્ટીનલેસ સ્ટીલ ના આયા તો એજી માટીના ચૂલા છે એ તો બધે હોય તો માટીના ચૂલા નો મતલબ શું જયારે ટેકનોલોજી હતી ને ત્યારે ચૂલો બનાવો હોય એનો મતલબ એ કે તમે ગમે તે ઉપરનું રાંધો અને ગમે પીરસો પણ એનો ચૂલો પેલા ઘેર હતો એવો જ આ ઘરમાં પણ છે એમાં ભેદભાવ નથી બળવાન કામ તો પાર્ટી નો ચલત કેવળ જ છે. હા કોઈ બી જગ્યાએ ઓકે પછી સાડા 10 કને ફોર હાફ અવર વેરી વેરી ગુડ વેરી ગુડ અને અને આપણે ખાસ વાત તો શું એ ઓક્સ ફૂટ લેટ્સ પણ હોસ્પિટલ માટે સમજી ગયા આ આવણે છે હતી ને ત્યારે અમે બે જરણ વિધિ મોનિકા નો ફોન આવ્યો ઘણીવાર પૂછેલું છે आप ए, आप ए, ताँग, ताँग समय समय काम करे जनरेस टू जनरेसु पीढ़ी આપણી આખો જનરેશન મળ્યું બધું ગાયું આખું બે ચાર પેઢીઓ ગઈ બધી તાર પછી આવવા માંડ્યું અમારું અને અમારા પછી એનું આવ્યું ને એ આવ્યું બધું હેલ્ધી આવવા માંડ્યું એટલે અમારા પછી જ બધું ચાલુ છે આપણે તમારાથી આપણે થાય એવું છે બધું આ બહુ હેલ્ધી માઇન્ડમાં કારણ કે અમારી પેલી ચીકાઓ એટલે આ વિકાસ કરી રહ્યા છે પેલા પકડી પકડી પેલા મૂર્તિ માં ફોટો હોય ના પણ તે વખતે જીવન બઉ સારું હતું જીવન ઘણું સારું હતું જીવન તેઓ ને કે અનુસાર તો બરોબર છે અનુસાર તો દરેક ને હોય જ ને કારણ કે જન્મ જન્મ ચાલુ છે ને બધું અનુસાર શબ્દ જુદો છે અને બધું આજુબાજુ નજર જુએ ને એક્સેપ્ટ ના કરે એમને અને આજુબાજુ નજર જુએ ને એટલે બે ચારે જ કરે એટલે એમને સંઘર્ષ થાય જૂના જ આપણા એ મોટો પ્રશ્ન છે આ જીવનનો મિસ્ટ્રી જ ત્યાં છે આખી અને માનવ માત્ર માટે છે બધા આગળ વખતે આગલા જન્મમાં માણસ હતો અહીંયા અહીં સુધી આવ્યો સુધી છે આજુબાજુ હવે જુએ છે ત્યારે આવું કેમ છે આમ હોવું જોઈએ કે છે એનાથી નવું જ્ઞાન ભેગું કરે છે પરંતુ પેલું જૂનું છોડતું નથી એને એટલે આ બે સંઘર્ષ થાય છે સમજાય આ બેરો સંઘર્ષ થયા કરે અને આમાં લોકો ને એટલે બે જ્ઞાન એટલે રસ્તો ના મળે પછી એવું થાય એટલે જે આ સર્કલ છે એનું કેન્દ્રમાં હોય જેમનો અનુભવ આ બધો સંસાર છે આખો તમારી જગ્યા એ ખરા છો તમે તમારી જગ્યા એ ખરા છો પરંતુ ઉભા રહો હું એક કળા કરું છું એટલે બે ઓને આને અહીંયા મૂકી ને ત્યાં ત્યાં મૂકે તમને આમાં કેવા દેખાય છે વાંધો નથી આવતો તમને કેવી વાત મળતો નથી આવતો આ બધા શિવજી ને બધું છે ને સંજ્ઞા છે શિવજી પુરુષ નથી એ જ્ઞાની ને શિવજી શિવ સ્વરૂપ કહે જ્ઞાની શિવ સ્વરૂપ સમજ્યું શિવ નો અર્થ સંસ્કૃત માં કલ્યાણ થાય છે કન્યા એટલે બધી માણસો તો ખરા જીવ માત્ર આગળ એમનું આમ છે તેમ એ કશું ના હોય એનું છે તેમ પછી એમની કૃપા ઉતરી અંદર એમને ભગવાન ખુલ્યા હોય તે એ કામ કરી જાય બધી હોય શિવ વાળા બધા શંકર લાગે પાછા બાળાશંકર જટાશંકર બધા શિવ ધર્મ વાર સૈવિક અને કસ્ટ ભગવાન વાળા નામો જોઈએ રા આપડે ગમે તેવું હોય બધું પણ શમન કર્યું શંકર શંકર એટલે જ્ઞાની પુરુષ બધું કરે આપના થકી અને દાદા ભગવાન કારણ કે એક બે બહુ વાળા જે હોય એટલે મહાત્મા જે છોકરાઓ આવતા હોય એ મહાત્માઓની બહુ જવાબદારી હોય એવું મને લાગે કે क्या जाए जीवन तो मगदर्शन माल बहुत सारू ल तो खरुज प्रगति कर मुक्ति पे एमन हो तो अह અને કૃષ્ણ ભગવાન અર્જુન ને આજ સમજાવ્યું અર્જુન એમનો બહુ વાલો એ પોતે એમનો સમર્પિત બહુ છતાં પણ એના બધા વ્યવહારોમાં બધે એક એક વ્યવહમાં કૃષ્ણ ભગવાન ભગવાન આવી પડી હતી એને ઉપાડી નથી એને સામે માગી નથી સમજે આવી પડી આવી પડી પછી તૈયાર થયું બધું થઈ ગયું બધું પણ આવતા જુઓ એટલે ગીતાનો મોટા મોટો બોલ નીકળી ગયો અત્યારે આ વિસ્તાર સ્વરૂપ ની છે બધી એ તો વેદ વ્યાસજી ને હું કઈ વેદ વ્યાસજી વેદ વ્યાસજી એટલે અર્જુન ના ખરદાદા શું કોણ શું બનશે કોઈ કોઈ જાણતું નથી જવાબદારી શું તે કોઈ જાણતું નથી શું જવાબદારી એટલે શું કે શરીર જો જન્મ છે અને ક્ષત્રિય બધું જ છે એની જે તમે જન્મથી તમારી પાસે આવ્યું આખું ટ્રેસ બધા પ્રકૃતિના બધા એ ટેસ પ્રમાણે તમારે જીવવાનું છે પરંતુ અત્યારે ઘર્ષણ થાય છે એટલે એ ટેસની સામે બીજી રીતે જીવવા જઈએ છીએ આપણે આમાંથી સમજાવ્યું તેને એટલે અત્યાર તો રિસ્પોન્સીબલ છું જીવન જીવવું અને કુદરતી જીવન બધું ચાલે જાય એ જવાબદારી છે દાદાજી જવાબદારી ની વાત નીકળી છે અધિકાર મુક્ત જવાબદારી વિશે કઈક આ એ વસ્તુ જુદી છે એટલે અધિકાર મુક્ત બરોબર છે પણ જવાબદારી શબ્દ શું સૂચવે છે કે આપણે કુદરતને આધીન છીએ શરીર અને શરીર એના ગુણથી આવ્યું છે પરંતુ આજના જ્ઞાનને પ્રમાણે એને એવું જે થાય છે કે આજના સંજોગો પણ આમ હોવું જોઈએ તેમ હોવું અને લઈને આવો છે એ બેમાં ઘર્ષણ થાય છે અને અધિકારની વાત કરીએ જુદી વસ્તુ થઈ એ જુદી વસ્તુ થઈ અધિકાર માં તો આપણે જોયું ને કશું કરે નહીં એવા કશું કરે ને એમને ભગવાન કહેવાય કશું પણ એમની હાજરી બધું થયા કરે બધું થયા કરે આ અધિકાર વસ્તુ આવે છે અધિકાર તો માણસ તરીકે જન્મે છે ને તારથી જ પોતાના હાથમાં લઈ લેશે કરવાની સત્તા એને હું કરી શકું છું એ આખું એનું હોય છે એટલે એ સત્તાથી પછી ધીમે ધીમે જાત જાતના એમાંથી નીકળી ને પછી બહુ આખર વિકાસ થાય છે ને પરંતુ નરેન્દ્રભાઈ એક નિયમ છે કુદરતનો માણસો ઇવોલ્વોલ્વ પરંતુ આપણે મુક્તિના માર્ગે આપણે મુક્તિ બધા શોધીએ છીએ અને બધા આ પુણ્ય પાપ સુખ દુઃખ બધી એમાં છૂટવાનો માથાકુર કરીએ છીએ આપણે બધા એમાં પછી વરાક લે છે પાછી વરાક એ લે નીચે જાય ઉપર જાય સાપસીડી કેવી હોય છે એવો ઘર છે મોટા મોટા યોગીઓનો जवाबदारी मैं दिवस सातमी तारीख सातमी આ મહિનો પૂરો થઈ જવાને હમણાં ને એટલે એ વખતે હું થોડી સ્ટ્રોંગ થઈ હોત કે ના હું જ મોકલું બધું એવું ના કરી શકી પછી હું જયારે એમને મારા ઘરે જતી હતી પાછી ત્યારે મને કીધું હું તો રહેવા માટે બોલાવું છું પણ તું આવતી નથી તું આવ્યું હવે ચાર પાંચ દિવસ છે પણ હું એનો અર્થ કઈ સમજી નું એમ સમજી કે ચાર પાંચ દિવસ વરસાદ આવવાનો હશે વરસાદ રહી જશે પછી હું આવું છું સારું વરસાદ રહી જાય એટલે પછી હું મારું લઈને બધું આવું છું અને મીન ભાઈ આખું આ બધું બની ગયું પછી એક અમારું જે બે ઘર ના બે દરવાજા હતા ઉપર જવા માટે નો મને ત્યાં લઈ ગયા પછી કે આ રૂમ કોઈ આવે ને ઘર માં જાય એટલે એમ કે હવે આ વરસાદ રહી જાય એટલે અહિયાં મારે આખી ગ્રીન કરાવી દીધી છે મેં કીધું હા હવે વરસાદ રહી જાય એટલે હું રહેવા જ છું ને એ વખતે સુથાર બધા માણસો આપણે બોલાવી ને બધું કરી દઈશું પછી એ દિવસે દર્શન કરવા જવાનું શનિવારે સમ જેમાં વ્યવસ્થા કરવાના હતા ને એમણે જ મને કહ્યું કે મને એમ લાગે છે અંદર કે તમે આજે શ્રીનાથજી ના જાઓ હું તમને ગમે ત્યારે લઈ જઈશ કે બસ જવાની તમારે શી જરૂર છે એટલે એમનું માની ને ના ગયેલું એટલે ના કહીએ તો પેલા બેન ને ભગવાન જ બોલાવડાયું કે ભાઈ તમારા જીવનમાં જ્યાં એક મોટી ઘટના બનવાની છે તમે દર્શન કરવા માં જાઓ અને એ દિવસે રાતના સાડા વાગે મને એટલા સ્ટ્રોંગ વાયબ્રેશન આવે મારા મધરના કે હું એમની પાસે જાઉં અને હું ના ગઈ કોઈક જાણે મને રોકી રાખતો હતો અને હું એમની પાસે ના ગઈ એટલે મને એટલું બધું ગિલ્ટી ફીલ થાય છે હજુ એમાંથી હું બહાર નથી આવી શકતી એનું જે કલ્પના કયા બાપાટુંબ હું જાણું છું અને અમારા પડોશી હતો એમના સૌથી મોટા ભાઈ રાવજીભાઈ મામલતદાર કમળા બા અને એમાં શું છે બઉ એ હતા પૂરા ખાદીવાદીને બહુ સેવા ભાવી બિલકુલ હંડ્રેડ પર્સન્ટ સેવા ભાવી હતી અને એ જમાનામાં કોઈ હિંમત ના કરે એવા એ ક્રાંતિકારી હતા કોઈ હિંમત નહીં કરે એ વસ્તુ બરાબર છે પરંતુ ગાંધીજીને ગાંધીજીના ફોલોઅર્સ જે બધા થયા ને એમાં બન્યું શું કે એમને જે સત્યાગ્રહ વસ્તુ થઈ અને ગાંધીજી આનો આગ્રહ અને જે રીતે આવે ને એ પોતે તો પોતાનું લઈને આવેલા પણ લોકોમાં જે વસ્તુ ગઈ ને તેવી ગઈ ગ્રી હોય છે કોઈ પણ સેવાભાઈ જો ગાંધીના જમાના બધા હોય ને દરેક ને હાલત થઈ છે આપણે બધા ગામોમાં દરેક જગ્યા ત્યાં જોશું તમે ત્યાં સમજ્યું એ તટસ્થ અને નોર્મલ નથી રહી શક્યા એમાં ગાંધીજી નો દોષ નહોતો પરંતુ આ ગ્રહણ જે થયું ને એમાં થઈ ગઈ એ આખો સત્યાગ્રહ આપણે આ આઝાદ માટેનો માર્ગ ને બધો થયો એમાં એમાં સરદાર એટલા પ્રેક્ટિકલ નીકળ્યા બહુ પ્રેક્ટિકલ પહેલેથી એ બંને ભાઈઓ એટલે બધા પ્રેક્ટિકલ નીકળ્યા છતાંય આપણા પટેલ એટલે સિપાહીવાળા ને બરોબરના એ ગાંધીજીના ટ્રુ જાણે કે હનુમાનજી હોય એવી જ રહે આ દાદાના વચનો ગાંધીજી ચોક્કસ સમાજમાં બહુ મહાન જે રીતે આપણા ફાધર માંગ મનુષ્ય જાત જાતના હોય કે નહીં એટલે ત્યાં બીજા રાત પકડી ગયું પેલા નાક પર અને અહીંયા આગળ આવી રીતે થયું નહેરુ તો સંસ્કારી કુટુંબમાંથી આ છે એવું નથી પરંતુ બ્રાહ્મણ હતા કાશ્મીરી પંડિત તો બધા જાણે છે એવું છે એટલે આ બધામાં આપણને બધાને જે થયું છે તમે કહ્યું કે જયાબેન આમ તે એ બની શકે છે બહુ સીવામાં હોય ને આવું થઈ જાય છે અને એમાં કસોટી થઈ જાય પણ એમાં કોઈ દુઃખી થવાનું કારણ નથી આ એક વાત વાતમાં કઈક થાય મનમાં આઠી પડી ગઈ તો એ પછી ધીમે ઘર ને બધું જાણી અને એક આવું કરી શકે છે એવું કરી શકે છે પટેલ ના વાઇફ નો દાખલો જોજો બરોબર કરશે ને બાણું ખોલ્યું એ બાણું ખોલ્યું એની જોડે બે ત્રણ જણાવ્યા સરસ આપણું કામ કરે છે ઘરનું મેમ્બર થઈ ગયો તેમાં અમારા સુરજીત સૂર્યકાંત પટેલ હતા અને એના નરેન્દ્રભાઈ અમારા ફૂ પછી પડેલા એ હું વિદ્યાનગર તો તારે આપડે આફ્રિકન કામ કરનારો બોય મોટો થયો ઘર ના થઈ મોટો થયેલો મોટું આખા કુટુંબ ના ફેમિલી જેવું મોટો થયો અને સૂર્યકાંત આવી જ રીતે એમને કહેવાય ગયું તું બહુ નથી કર્યું થોડુંક આપડે આપડા ઘર છે નાનાથી મોટો કઈ શકીએ પોતે જમીન પછી ઓફિસે ગયા અને જાણે કે ઓફિસે જાય છે આટલા બધા તો એમાં હોતા જ નથી તારે એના કામ કરી બઉ આફ્રિકા બહુ જાણીતી હકીકત બની ગઈ બહુ જ કુરુઅલી બઉ બને છે આજી નરેન્દ્રભાઈ કયા કરે છે ને એ પકડે છે ગરીબ છે એક જાત ની હવે એક ખબર ના પડે એક પ્રકૃતિ ગુણ છે એક એટલે બને એ તો એટલે એ તો એમાં કે બીજું કશું નથી બનવાકારાક બનવાનું હશે સંજોગો જ છે જો ચક્રવર્તી રાજા આખા દુનિયાના બધા હોય દુનિયાની સંપત્તિ બધું જ હોય એમની પાસે ચક્રવર્તી રાજા એ જવાના હોય ને ત્યારે એમની પાસે બધું જ કોઈ ચીજ ના હોય કે એમને બચાવી ના શકે એવું બધા ભેગા થાય બધું છતાં જયારે છેલ્લો સમય આવવાનો હોય ને આગળ પાછળના સંજોગો શરૂઆતમાં એવા ભેગા થઈ જાય ત્યારે એ સંજોગ આવવાનો હોય ત્યારે ત્યાં આગળ એમને આગળ કોઈ ના હોય કોઈ હોય ખરું પણ કશું ના કરી શકે આવું જ હોય થાય છે અલેક્ઝાન્ડર શું થયું એનું એની પણ બધા સારામાં સારું હતું કયું એટલે આ તો બને જ છેલ્લા સંજોગો જ હોય છે ખેલા કોઈ પણ આપણે બધાને હોય પણ દરેક ના જુદા હોય છે સમજાયું એટલે મૃત્યુ સમય જેને ક્યાંક કુદરતી આવે ને એ સારું મૃત્યુ કહેવાય છે પણ આમાં પણ અચાનક બન્યું છે એટલે એમને તો સેવાભાવથી જ આખું જીવન ગયેલું ને એટલે સેવાભાવનો બદલો મગજ નહીં બહુ એ નહીં કરવાનું શું ફક્ત એમના આત્માને યાદ કરીને આપણે કરીએ એટલું કરવા સમજે ને આત્મા વરતો જ નથી આપણે બોલીએ ખરા ગીતાનું બધું બોલીએ પરંતુ સમજવું પડશે આપણે સમજવું પડશે કારણ કે આત્માની સૂક્ષ્મતા એટલી બધી છે સૂક્ષ્મતા કરી શકે ચિંતન થ્રુ નીકળે એને કશું તો સ્પર્શ ના કરી શકે એને એ ચેતન છે આખું આત્માને ચેતન શબ્દ પ્રોપર છે પણ આત્મા સંજ્ઞા સ્વરૂપે મૂક્યો એક્ઝેક્ટ ચેતન છે ચેતન એ આપણું શું આપણા અને એને શુદ્ધના પ્યોરેસ્ટ ફોર્મમાં હોય છે આ ઝાડમાં પણ ઝાડનું પ્યોરેસ્ટ ફોર્મમાં એની ઉપર આટલા કવરિંગ છે ને એટલે એને આવું છે બાકી છે પણ મનુષ્યબંધ ખાસ કરીને આપણે માન્ય કાળમાં ભારતના સંસ્કાર છે અહીંયા પણ બધા પરંતુ એ દરેકના બધા પોતપોતાના બધા ઘેરા વાદળાઓ હોય જાત જાતના સમજાયું ને અને ભારતના વાદળાઓમાં એટલું બને કે બધા હોય તો ખરું પણ એમાં પ્રયત્ન થાય છે કે ભાઈ આપણે આ બહારથી આવી થઈ નહીં નહીં આપણે અંદર જોઈએ આપણે સત્ય સત્ય કોરીએ એમ આ શબ્દ ગાંધીજીએ આપ્યો તે વસ્તુ જુદી મને છેવટે વિનોબાજી સત્ય બોલ્યા ને બહુ એમને બહુ સરસ બહુ વિચારક હતા વિનોબાબ આવે એ છે સત્યાગ્રહીની બાબતને એમને પૂછવામાં આવ્યું કે બરાબર છે સત્યાગ્રહી એ વ્યવહારથી છે સમાજમાં શું સત્યનો આગ્રહ રાખવો જોઈએ સમાજમાં નહીં તો બધું ગડબડ થઈ જાય પરંતુ હું સત્યાગ્રહી છે વિનોબાબા બહુ વિચારક હતા બહુ વિચારક હતા એટલે ગાંધીજી એ તો એમનો વખત એમનો આવે ને એમ એમના ભાગ આવ્યો આ કામ કાર્ય કેટલા થયું ખેલાયો એમને જોયું કે અત્યારે એટલે અહિંસા અને બૌ ધર્મ ધર્મમાં બહુ હતા તો ગાંધીજી અને પોતાના સત્યના પ્રયોગમાં શરીર પ્રયોગો કર્યા જબરજસ્ત પ્રયોગો કર્યા પરંતુ એમને શ્રીમદ રાજચંદ્ર એમના અધ્યાત્મ ગુરુ સૌરાષ્ટ્રના નજીક પાસે જાણે અને ગાંધીજી તો સુખી કુટુંબના ગયા ધર્મ બધા ઉપર કે આ કેવી જાતના આપણા માણસો આપણા જ માણસોને એમાં કહ્યું કે બોલવાની અલગ હે શું કરું કોઈ કહીને બધા જોયું બધા જાત આપણે આજ રીતે આજે બધે જોઈએ તો તો કેવું એટલે એમને તો આવું ભણીને આવ્યા એટલે જોયું કાળજી રાખે છે એમાં કહ્યું કે પૂછી જ પ્રશ્નો આવ્યા બધા સત્યાવીસ કેજી હશે અને શ્રીમદે જવાબ આપ્યા તારે અને આમ તો જાણતા એકબીજાને અને શ્રીમદના જે લગ્ન થયેલા બહુ સંબંધ ગાંધીજીની લાઈફમાં ત્રણ જણ નો પ્રભાવ હતો અધ્યાત્મા ધર્મ બાબતમાં શ્રીમદ રાજચંદ્રજી નો ફિલોસોફી વિચારની બાબતમાં કે માણસ માણસનું જેવું કેવું હોવું જોઈએ બધા માટે એટલે પાછળ જે બધું થયું છે ને એ વસ્તુ તમે ગામમાં જાણે આપણા બધા ચરોતરમાં બધા ગામડામાં જોઈએ આ બધા આગળ થયો અમારા ભાદરામાં આશીવાભાઈ ને તમે આ નબળા છે બરોબર હતા કંચનભાઈ બરોબર એમને હતું જેવું નથી આજે તમે આગળ વાત થઈ છે આગળ વાત થઈ છે પણ એ શોખ એવું હોય છે ને શોખ છે મળ્યા પૂજા કરતા ભાઈ આશ્રમના ભાઈ હતા એમનો ફોન હતો બાજુ માં જ રેજયા બાને કઈ થયું નથી ને અને એ સત્સંગી વંસરાજી ભંસાળી છે ને એ મને બહુ રહી ગયા છે થયું દેસાઇ ઘર ખરું પાછું પેલા સોસાયટી કે મારે જવું છે મારું પેલું ઘર પૂરું કરી આપવું એટલે બાકી એમના બીજી કામ વર્કર સિવાય વસ્તી જ નહીં એકલા જ રહેતા હતા એને ચાલુ નતું થી સોસાયટી સોસાયટી ક્લોઝ બંધરો અરે અને આવવાની આપણે એનો ભાવ થયો કે હું જવું اچھا જે બકર હોય ના મે ના એ ખબર નથી પડતી એ ખબર એમાં તો કીમત જ નથી આવ્યો પાછો આપણે પછી અનુભવ એવું ફોલો અપ કરવાનો હોય ને જ્યારે બમે આપણે કઈ ફોલો અપ નથી કયો આલી રવિન્દ્રભાઈ કલ્પનાબેન આ મૃત્યુ અને મૃત્યુની બાબતમાં એટલી બધી આખા વિશ્વમાં અને ભારતમાં પણ બહુ ગેરમાન્યતાઓ બહુ પ્રવર્તા છે એમાં બહુ ખાસ વિચારવા જેવું નથી મૃત્યુ એક અવસ્થા છે બીજી કશું જ નથી લાઈફની અવસ્થા પાસિંગ ફેઝ છે આ પાસિંગ કેવું કેમનું બરાબર છે આપણે સમજી શકીએ છીએ પરંતુ જો એનું તાત્વિક સમજ લઈએ ને આપણે તો અસર તો કરે કોઈને છોડે નહીં માણસ છે તો કરવાની જ કોઈને છોડશે નહીં પરંતુ અસરમાંથી આપણે કેવી રીતે ધીરે ધીરે નીકળી અને જેમના અહીંયાથી વિદાય જેમને લીધી છે એમના આત્મા છે તો આત્માના માટે વ્યવહારમાં પણ એ વ્યવહાર એટલે કે જીવ કહીએ છીએ આપણે એમાં પણ એમને કેવી રીતે કલ્યાણ થાય એ ભાવના વધારે અગત્યની છે એમને આત્માને યાદ કરીને ભાવના કરી શકીએ છીએ આપણે આપ સમજા ઓલવેઝ અને આત્માની એટલી બધી શક્તિઓ છે એટલી બધી શક્તિઓ છે આપણે જાણતા નથી શક્તિઓ છે ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે પણ જયારે પ્રાર્થનાઓ થાય છે ને પ્રાર્થના બહુ મોટું પર તો આપ જાણો છો બહુ મોટું બર એ પ્રાર્થનાઓ ભાવ પ્રાર્થનાઓ કરી શકો અને ધીમે ધીમે પછી તમને કુદરતી રહ્યા કરશે જ્યાં હોય ત્યાં સમજાયું ને એટલે મારે જાણવા મળે તો મેં તો મારી પ્રાર્થના મોકલી દીધી જરાબર આપણને આવો વખત એમના આત્માને અનુલક્ષીને આપણે એવું ભાવ કરી શકીએ આપ જ્યાં હોય ત્યાં આપનું આત્યંતિક કલ્યાણ થાય અને કલ્યાણના સંયોગો આપણને પ્રાપ્ત થઈ જાય એના માટે હું અહીંથી પ્રાર્થના માટે કરું છું કે જેથી તમે આ સંસારના દ્વંદોની કેદમાંથી અગર તો બીડીમાંથી તમે જંજીરોમાંથી મુક્ત થઈ શકો અને આ તો દરેક માટે કોમન છે કોઈને નથી એવી રીતે પ્રાર્થના કરવાની હોય તો હું પ્રાર્થના બધા જેવું નથી હોતું બધા દાદાભાઈ બહુ માટે બધા જાતના પ્રશ્નો આવી ગયા એમની પાસે પણ એ નાની પુસ્તિકા છે તો બધી પરંતુ એના માટે વિસ્તાર થી છે પણ એમાં પેલા માટે કઈ એવું નથી થયું એન્ટી કશું નથી આ વાત સમજવા એ મોટી વાત છે એટલે એમની સારી જ ઘટ્ટી હોય શું અને પછી મુક્ત થઈ જાય એ રસ્તા પર જ મેડિસિન એટલે પરંતુ સડન થયું સડન થઈ ગયું ગાડી માંથી આવતા રમેશ ઓઝા નું શું હતું ઘરે જઈને તરત સર ચા પીવી છે આટું ગુલ એમ ગયા પછી ઘરે આવ્યું કર્યું એટલે ખુરશીમાં ડાઇનિંગ ટેબલ બેઠા અને દક્ષાબેન બાજુમાં રસોડામાં ચા બનાવીને આમ લાવે એટલા જ સમયમાં ખુરશીમાં ઉઠ્યા પેલા ચાલી ને આવે છે જુએ તો કશું ખબર શું કરે આવે એટલે સાયલેન્ટ એટે સાયલેન્ટ કશું શરીર સારામાં સારું બધું જે છે આ એટલે એનું તો કોઈને ખ્યાલ જ ના આવે અને બધા કે જયારે એમને ત્યાં ફિંદ્રમે જોયા ત્યારે એટલી બધી પરમ શાંતિ હતી એને બરોબર કારણ કે જેમને જીવન આવું કાઢ્યું છે વાંધો જ ના આવે એનું કજરાયું સમજ્યું ને ગાંધીજી નું આપણે જોઈએ છે ને હમ ગાંધીજી નું એનો પ્રશ્ન નથી આનો એટલે સમાધિ જ કેવાય સમાધિ એટલે કે કુદરતી મરણ કહેવાય એને આ પ્રકારથી તમારે બચિત થવાની જરૂર નથી જો છે કુદરત એને જે એને લેવાયું છે એને હા એમ મારું દ્વારા ને એ રીતે છે અને પાણી હવે એટલે તમા પેપર વાંચતો કલા કે બધા ઓકે ઓકે ઓકે બાઈ પેપર વાંચતો છોકરા જમનાદાતા ભાઈ સ્ટાર્ટ કરો આ એનું કેધું ખરાબ આ પાણી પાણી તો બહુ સંભાળી પડે છે તો એ જો છોકરી જતી હશે એટલે આ સ્વભાવ પકડાયો કે ખબર નથી પડતી આવી પેલા એ મનમાં રાખેલું પછી એક સાધુ આવેલા એમને કહેલું આ તારીખે એક ઉષા કંડ મોટી ઘાટ છે એવું કર્યું અને હું રમતી હતી ત્યારે પાંચ વર્ષ છોકરી છે ને એ વર્ષ પછી દેવીની જેમ પૂજા છે એવું બોલે જે દિવસે એમાં પૂરાને દિવસે પડીને એ બે વચ્ચે એમાં ફસાઈને ગુજરી ગયેલા એટલે લોકો પાકું થઈ ગયું એટલે સાધુનું બરાબર સાચું પડ્યું એટલે કાકાને સવારથી સાંજ લગી ઘરમાંથી બહાર નીકળવા ના દીધા કશે નથી જવાનું એમ કરી પછી કોઈ ઇન્કમટેક્સ ઓફિસરને આણંદ મૂકવા જવાનું એટલે કે તે હું એમ પછી માને નહીં ને પાછા એટલે નીકળ્યા ગાડી પસાર થઈને એટલે જોયું કે આ નીકળે છે એટલે શું કરો એના ભાઈ બનુ કે તું છે આ માણસ જીવશે તો મને બહુ નાની એજ માં છે કેમે તે પગાની તો બળ એસો એટલે જંગલનો બળ સંજોગો કોઈ સમજી ન શકે કે પણ દાદા ભગવાનને કમલા દાયુ કે કોઈ દિવસ નીકરી વાળા એટલે લોક કાંજોરે બેન નહી મારવા કોઈ કોઈ દિવસ તો સંભાળી ચાંગે આપણે જે તુકુમ કે ગમે રેવાડે કોઈ બરોક કરે કોઈ દિવસ બેન ની લખો બેન વાડે તો એનું એવું છે તો પણ એનું ડેવલપમેન્ટ કોઈ અર્ધ sí.